અમુક દાદા ને પ્રશ્ન પૂછો કે તમને આ ભગવાન તરીકે લોકો દાદા ભગવાન ના જે કારો કે તમને દિલ માં શું થાય છે ભગવાન તરીકે કેમ પહોંચી દે જયારે બધા લોકો દાદા ભગવાન ના અસીમ કારણ બોલે છે ત્યારે તમને દિલ માં શું થાય છે આખી ટાઈડર માલકી પર આ વાણી નહીં વાણી માલકી વગર ની વાણી પોઈઝન જ નથી આ વાણી વાણી તો છે બોલ્યા કરે છે હું હું ગાતા જતા છું અને ત્યારે ઘર લખતા શું વાણી બોલે છે બે લેવા પડે એટલે અમે વાંધો નથી પણ કેવળ મુક્ત જ રહીએ જેમાં ધ્યાન માં સંચાલન તે મુક્ત આત્મા મુક્ત આત્માઓ છે તે ક્યાં રહે છે બીજી કોઈ વસ્તુ નથી આકાશિવાય અને લોક માં બધી વસ્તુ છે બે ની વચ્ચે જે વાંધો છે ત્યાં આગળ આવવું પડે છે છે બધું ચુ આ પૃથ્વી પર જન્મ મરણ છે એટલું ચક્કર નિરંતર ચાલ્યા જ કરશે આપણે સમજાવું આ લોકો દર્શન કર્યું જ તમારા બગીચો હોય બગીચો હોય રાત્રે કઈક છે એવું કઈક છે બીજો કઈક છે હવે કઈક છે સમજ માં આવ્યું કઈક છે સમજ ને પછી બધા ઉઠી દાય ગાય છે બીજા ગાય છે દિશાય છે જ્ઞાન જ્ઞાન કર્યું અને દાદા ને પૂછો સ્વરૂપ જ્ઞાન લીધા પછી કોઈ ના જે આ બંધન હોય એ કાપી શકાય સ્વરૂપ જ્ઞાન બંધ નવા બંધ નવા બંધન ના થાય એને કૃષ્ણ ભગવાને કહ્યું કે કર્મ અકર ન જાય તમે જે જ્ઞાન પછી કર્મ કરો કર્મ બંધાય નહી પછી એ બધું ઇફેક્ટ છે ઇફેક્ટો થાય કરી શકાય સ્વામી ની મૂર્તિ કેમ મૂકે છે કેટલી જ વાત બધા એક હજાર ભેગા થયા મિત્ર બનેલા દોઢ લાખ તો પ્રાહલાદ આપવાનું સરળ બધું વાપી બધું અજા બિલકુલ સરળ છે સામે નથી થતું આવે એક નું એક જ સાર એક નો એક જબ્લિક કારણ કે ધર્મચારી अरे पब्लिक ना आम कहू पब्लिक आए करे। नीचे छवि श्री, श्री हिरा भाई मकन भाई पटेल बाजी पर बपोरे भक्ति करे का नहींमद राजचंद्री भक्ति करें તો આ કાળમાં જીવ નું કલ્યાણ થાય કે નહી પણ જીવ શ્રીમદંદ્રુ ભક્તિ કરે તો કરવાથી ભક્તિ કરવાથી ભૂખ્યા કરતા કઈક ખાધલ વધે તો સારું સજીવન મૂર્તિ વગર જે કઈ કરશો એ બધું બંધન છે કઈ પણ કરશો નઈ કે સજીવન મૂર્તિ કઈ પણ કરશો નઈ કે ભક્તિ કરવાથી ઉદ્રગતિ થાય ગયું છે ખરી માણસ થાય તો સારો ખરી માણસ થાય તો કયા પ્રમાણે ચાલો તો બઉ સારું કયા પ્રમાણે એની આજ્ઞા પણ ચાલો બીજું કઈ શોધ માત્ર એક સત્પુર એમ જોઈ આજ્ઞા પાડે એ તો લાખ કરોડ પણ આ કલ્યાણ હોય માથે છે કશું કમાયું નહી ચાર અને આ તો રોજદાન બંધ થવું જોઈએ થયું નહિ આ તો રોજદાન સમજતું બંધ થયા ઇંગ્લિશ મુसलमानતાય જંતન નહી જાયે. પણ જે આрт અને રૌદ્ર ધ્યાન બંધ કરે કોઈ શિષ્ય એવા કોઈ આકામાં મડી આવે ખરા કે નહી? આрт ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ કરે એવા કોઈ પુરુષ આકામાં મડી આવે ખરા કે? શોધવા થઈ શકે. શોધવા માળતો થઈ શકે. શોધવું જ નહીં શીર્ષ છે. તો શોધવા કેવી રીતે? શોધવા કેવી રીતે? ભાવના કરી કે જરૂર નથી પુસ્તક વાંચ્યા પછી તરત જ એ જ ભાવના હોય છે ક્યાં ભેગા થાય જે સમાનના થાય બધું જ ભેગું થાય દરેક ચીજ જઈ મારી પાસે માણસો જેને આજે એક અવતારી છે એક અવતાર છે બે અવતાર ના અહીંથી ચિંતા ચિંતા બંધ હોય ચિંતા થાય દાવો મળજે એમ કહી દઉં ચિંતા એક થાય બે લાખ નો દાવો મળજે એમ કહી દઉં આને તો સાતરો કોરા દેવરા તુ છે કે મને ધારિ છે કે કેમ છે સંભાળી ત્યારે માન જાણીએ છે એ લોટ એન્ડેસમાં બધાય કમાઈ ગયા જે લાધાની બધાય કમી તો ज्ञानी કૃષ્ણ ઉદ્દેશ પૈસા કમાવાનો હોય છે એક ગજે જ્ઞાની પુરુષનો ઉદ્દેશ પૈસા કમાવાનો હોય છે ના એવું નહી કહેતા લાઈ સમજો એમ કંઈક તે કાઈ કેવત આ જાન રોજાને મુક્યો એક મળી હા આ એવું એટલે આરત થી મુક્ત થયા તબક્ત કશું જ કર્યું નથી મુસલમાનો એ કરશે તમે એ કરો છો તો મુસલમાનો સસંદ કર મુસલમાન તો છોડી દે યા અલ્લાહ તમે તો અલ્લા પર છોડ્યો સારું કરો બીજા લોકો કરતા સારું છે સંતોષ જ જોઈતો હોય તો જ મને બોલતા આવે છે બીજા લોકો કરે છે તેના કરતા સારું છે પથ્થર વાગે ત્યારે ઈટ વાગે સારી ક્યારે બંધ થાય અહંકાર મંગતા જાય તારે અહંકાર ને મમતા ક્યારે જાય અહંકાર ને મંગતા ક્યારે જાય બે કલાક માં બે કલાક મને હમણાં આવે ને બુદ્ધિ ખરી ને બુદ્ધિ સારું બુદ્ધિ ખરી ને બુદ્ધિ તમને ફાળે કે જઈએ રજા કર્યા કરે ભાવના જ્ઞાની પુરુષ મળે તો છુટકારો નહીં તો છુટકારો કરોડ આવતાર દાદા એમનો પ્રશ્ન તો તે લોકો પોતે જ ભૂલી રહ્યા સત્પુરુષ ને ક્યાં શોધવા એમને હા હા પણ એ પોતે ભૂલી ગયા પણ ઈચ્છા છે ફૂટપાથ પર થી ફેરિયા એ કહ્યું કે તમે અક્રમ વિજ્ઞાન મેં જેને જો એ જોઈને પૂતારો ભાઈ તણિયા માં તમને મળેલા બે વર્ષ પેલા બે વર્ષ પેલા વર્લ્ડ માં આવું ભાઈ નઈ અગિયાર માં બે કલાક માં મસ્ત થઈ ગયેલો પચીસ હજાર પંડિતો બધા જ્ઞાની બધું જેના બુદ્ધિ ના થઈ જાય બુદ્ધિ ના હોય ત્યારે એક જ્ઞાની પૂછ કહેવાય ગુલાબી તપાસ કર્યો ફરી વાગે છે તપાસ કરી કેવાય કે નહીં હમણાં તમે મળ્યા તે તપાસ કરેલી કહેવાય કે નહીં મળ્યા તપાસ કરેલી હજુ બુદ્ધિ પહોંચી બુદ્ધિ માફ કરે આ ડિગ્રી ને લાગે છે બીજા બધા બે બાજુ ના મતલબ ના પડે કારણ કે ચિંતા કરે છે રેડવાની વખત રેડે છે હાથવાની વખત રેડે છે પછી ભૂલાવી વાત આજે તો હાથું કોઈ કહે નઈ તમે બોલાવું સાંભળી કે અડતાલીસ મિનિટ માં મોક્ષ થાય બધું જ્ઞાની કુલ ચાહે છે એટલે કે જે માગું આપણું જે માગું તમારી યોગ્યતા નથી કે અડતાલીસ મિનિટ મોક્ષ વિચાર કરવા પડેલીસ મિનિટ માં મોક્ષ થાય તમે કહ્યું ને તમારા બહુ ઝડપી પ્રોગ્રામ છે તમે ધર્ત કરો છો રાજંદ્ર મેં એક પણ પુસ્તક વાંચ્યું નથી કઈ પણ જાણતો નથી અડતાલીસ મોક્ષ નથી કરાવ્યો તમે કરાવો છોગ્યતા વધારે છે તમે કરાવો છો એમ એટલે તમારે તમારી યોગ્યતા વધારે છે એવું કહ્યું છે કે એમની હયાદી માં ચાર પુરુષો ને થમકીત થયું હતું અને તમારે તો સજા ના કરાવ્યું એટલે હું આશરે ગયો કેમ શ્રીમદ રાજચંદ્ર ની ચાર જણા ને અને તમે ત્રીસ હજાર ની વાત કરો છો એટલે કે સંજીવ ની હોસ્પિટલ ચલથાણ સુરત પાસે બપોરે મન એકાગ્રહતું નથી મન રહે છે એકાગ્ર સાચી ભક્તિ જો પ્રાપ્ત થઈ જાય ને તો શાંતિ સાચી ભક્તિ કેવી રીતે થઈ શકે आपे चौबड़ी ओबड़ी राखी नहीं भक्ति को नक्की कर સાહેબ કરતા શાંત ભક્તિ કેવી રીતે કરવી કેવી રીતે અમે તો ઊંડા ઉતરેલા નથી સા ને ભક્તિ કરનારા છોકરા ને ભક્તિ કરીએ છીએ છોકરા જોઈએ શાંતિ થાય थे भगवानी भक्ति मां आकर वदू। जे, जे थे था। तो एक कर एक बीजा शांति आपो तो तेज शांति अशांति आपो तो अशांति तेजा आपसे હું આખો દાડો બધાને શું ખાબું છું મને શું ખે આખો દાડો મળ્યા બે ગારો ભરે બે ગારો ભરે તમને કસર થાય તમને એમ લાગે છે ગાળો આપતા નથી ગાળો ગમે કરાવે છે એ લઈ તમે આપેલી તમે આપેલી પાછી આપે છે એટલે તમારે એમ કરવું નક્કી કરવું કે ભાઈ મારો આપેલું છે પાછું આપે છે તો આપડે આપણું ચુકતે થઈ ગયું અને જો ગમતું હોય તો બીજી આપી પોતા આપતી ના ગમતી હોય વેપાર બંધ કરી દેવા અશાંતિ નહી થાય બીજા ને તો જોઈએ આ બધું એ અમે જોયેલું છે જ્ઞાન થી છે આ નથી મારતો એટલે જે કઈ તમને આપવા આવે તે તમે કરી લો તો પછી આખો દાદો તમને ધ્યાનમાં રે મુંબઈ જવાનું છે એ ધ્યાન આખો દ્વારા નક્કી કરે તો બધું ધ્યાન એ મે કોઈ જગ્યા એ નથી મહી બેઠેલા છે મહી બેઠેલા છે એનું નામ સુદ્ધાત્મા છે એને કેવું કે હે સુદ્ધાત્મા ભગવાન મને કઈ આવેડ્યા લો કઈ કાયમ સાક્ષાત્કાર થાય ઉપર કોઈ છે ને હું જોયા બધે આકાશી દે કોને કહેવાય છે તમારે મકાન માં મૂળ કયા કામ ના તમે સાડા અગિયાર વાગે અને બીજા પાંચ જણા એમની જોડે અગાણ માણસો અને સાત જણા તે આપણે કે બેન ઉઘાડો વિસનગર થી આયા છીએ તો તમે ઉગાડો ના ઉગાડો ઉગાડી પછી મનમાં મનમાં આવું થાય એવું છે અત્યારે કઈ થી એવું થાય બહાર સંસ્કાર સારા આપે બધું વાતો કરે એ તમારે એ તો કોઈ હાથ બાકી બધા બધા હાથ થાય એટલે ભગવાન જોયા કરતા બધા હું બધા ભીન ભાવ રાખે સરખા સર એટલે જે આવે ને જે આવે કઈ લખ્યા કર્યા નથી હિસાબ છે તે જ આવત છે બાકી કોઈ હિસાબ આપતું નથી માટે એમની સેવા કરવી સેવા ના થાય તો કુ સેવા તો ના કરવી સેવા ના થાય અવરો વિચાર તો કરવો નઈ જમાડવા કરવા ચાર દાણા રહેવાનું હોય ને તો આપડે જવાનું કઈ જાય ને હિસાબ છે બધા એટલે લોકોને સુખ આપવાની વૃત્તિ કરો કાલ કે દાદા ભગવાન મને કહ્યું છે એવું ચાલ આપડે વાય તમે જોયે વાય પાણી પીવાની વાય હોય છે વાય માં જઈને કે આપડે ના ગમે આપડે તું રાજા છે રાજા ને એટલે આવી રીતે આપડે ફેરીએ તો ફરે નઈ ફરે નહી આ જગત ને બધું ફેરવું પડશે આવરી આવરી સમજણ ને આવરીથી તારીખ આપડી હા તો આપડિયો નથી નઈ તો હું તમને આપણે ખલાસ થઈ ગયો છે પ્રગટ થયા છે ચૌદ દુઃખનો હાથ પ્રગટ થયેલો છે તમે બોલો એટલી વાર લાભ થાય તરત શાંતિ થાય તરત આરામ થાય આ બધા ઉપાય બતાવીએ પછી કપાય કરવા ના કરવા સાસુ પદ્ધતિ જેને દુઃખ થાય છે એનો ગુનો અને જગત ના લોકો શું કહેશે એનો ગુનો કાઢે છે તેથી આવું અજાદી ભોગવે એની ભૂલ અમે કહીએ છીએ જેને દુઃખ થયું એની સવારના પર માં હજી પાંચ શબ્દ બોલો કે આ મન વચન કોઈ પણ જીવને ચિંતિત માત્ર દુઃખ ના હોય એવી પાંચ ભાવના કરો એ ભાવના કર્યા પછી દુખ તે જોઈ લઈશું પર તમારી ઈચ્છા શું છે આ જે તમારી ઈચ્છા શું છે ઈચ્છા આ છે તકે આ દુઃખ થયું પેલા નથી એ તાકી બાકી આવે નહી કરી બોલવું પડે આ જગત ગપુ નથી એક્ઝેક્ટ છે મીઠ્યાય નથી બ્રહ્મચ ના જગત મીથા નથી મીઠ્યા તો એવું છે ને કાકાની પેઢી અહીંયા આગળ કોઈ મુસલમાન ઉઠાઈ જતા હોય ને ના લાગે કોઈ સત્ય છે રિલેટિવ એટલે વિરાસ સત્ય છે કોઈના માટે ખરા વિચાર આવે તો વિચાર આવે છે અને પછી ક્ષમા માં આગળ કામ સર્વિસેબલ થાય છે થાય છે કામ કરતો થઈ જાય માસું માગી રહ્યું થઈ જાય ભગવાન જોયા જોવા હોય તો કે સાક્ષાત્કાર થયા ફરી પણ જાય નઈ પછી એ પછી પેદા જેવું થશે આગા પાસે થાય નઈ મેઘા પાસે ના થાય મે <laughs> <laughs> તો અંદરખાને અમારી ભૂલ નથી આ છતાં પણ ચકોર તમારી પડે છોકરો ચાલે આપણે એવું મોડેર કરીએ તો ત્રણ વાર લાગે પણ બેગ માર્યું એટલે બેગ આવ્યું બેગ જ ના માર્યું હોય તો પૂરું થાય એટલે પૂરું નહીં થાય જ્ઞાન ખરું છે એમાં બાપો બહુ બઉ પ્રેમ વાળો છોકરા લઈ બેઠો ભાઈ કર્યા કરે તો બાપુ ટકોર ના કરી જે રોજ રોજ ખૂબ કાતે બાપકડાઈ જાય એટલે મૂછ કાતે એટલે તમાડ એક મારવી એટલે એને જ્ઞાન થાય કે આ ખોટી કરી રહ્યો છું એટલે સારું એને ભાન થાઉં જ ને પણ પેલું અખરવાનું કઈ લખેલું નહી હોય ઓય પેલું મને મૂછ ઉખાડવાનું લખેલું નહી હોય લખેલું હોય પણ ત્યાં આમ એને મનમાં ઉત્તેજન ના મળવું જોઈએ કે આજન મળેલો બાપ તો ખ્યા આવી જશે કે તેર મારે પા પ્રેમજી મારે તો નહી વાસ પણ તમાય ખોટથી ઠોલ મારો સોય વારે એમ દરા કેરી બીચલ વધારવા આવ કયો છે આવ બોવ અગત્યનો બીચલ વધારવા આખી જિંદગી ચાલે પણ આપણે ટકોરું મારિયે તો પછી નવ ચાર ના થાય અને ભૂલી કરે છે ટકોરું તો માર્યું જ રહી અને ટકોર એને દુખાય એરી મારે મારાનો પતિ બાબા તને સુજે આ કે સુજો કોસનો ભગવાન બી વાર દે તમારે દેખજો બરાબર છે. કેમ ચાલે છે? રસે ભરતા આવડે છે? રસે ભરતા આવડે છે? હા. આવડે. હા, આવડે છે. લેતેની વિધિ કરી આપો. આ ઇતારી કા ઇત્યાદી દેજો. કેમ છે? તો કોણ? તમને જતા. ડપણ આવે ભાઈ. એનો આમ નઈ ગવાવજો જા. આમ એમના દો ઇતારી ઇતારી કા ઇત્યાદી દેજો. તો અને કેટલીક બેનો અમે ખાલી જ્ઞાન લેવા આવી જવાડી જે લોકો એવું કઈ હતું વાંચેલું જ નતું નહીં દેખાડીએ ત્યાર પાસે હા તો રાજેશ અમારી ભૂલ તમારી ચાલે પણ અમુક દાખલા તો જોઈએ ને નિયમ तो बत नियम तो तो तो पर ले थाई थाई भी निर्चे महात्मा नगिन भाई पटेल ने त्याला દાદા લોક સેવા કરતા કરતા એમાં ભગવાન ના દર્શન કરીને સેવા કરી હોય તો બરાબર ફળ આપે ને ભગવાન પડે નઈ પડે કારણ કે ભગવાન ચડે એટલા લોક સેવા સેવા તો હૃદયની હોવી જોઈએ હૃદય હૃદય નું હોય ને તો બધે અમે જઈને આવે છે પાછા પ્રખ્યાતી ભેગી થાય ને ખ્યાતિ તો થાય કે ખ્યાતિ ની ઈચ્છતા રહી ખ્યાતિ ની ઈચ્છા થાય કેવા માં કને લીધે આવ્યા છે ભાવના સારી લોકોનું કેમ કઈ સારું થાય એટલા માટે લાગણીઓ સારી ધારે લાલચ તેના કઈ લાલચ ના ધારે ભાવના લોક સેવકો મેં એ જોયું સેવકો ને ઘેર જે પૂછે છે ને ત્યારે પછી એટલે આગળ ની સેવા ગયા જેને પૂછ્યા ત્યાં ધુમાડા નીકળે કેમ લાગે તમને માટે પહેલેથી ઘરથી હોય છે भाई कह जे के हमने घरे थे, थे साथी साथी उत्तम मनुष्य देह पा मनुष्य उत्तम पम् पुराज जन्म ना कर्म ईश्वर आ जन्म भोगवे આપના કર્મ ભક્તો ને કૃપા કરી સમજાશે ઉત્તમ મનુષ્ય નો દેહ કેવાય છે એનું કારણ એટલું જ કે અહી બધી